જરા સારી આરામ જરૂર લાગે લીલ રાહ જોઈ બેઠી હતી પીપલ વે સિન્સ વન ઓ ક્લોક શરૂઆતમાં ડિસ્ટર્બન્સ હતો ને પછી ક્લિયર થઈ ગયું એકદમ વ્હાઈટ ક્લિયર આ નજીકના બેઠેલા બધા દેખાય હું કમ્પ્લીટ બધું જાય થોડા દેખાય તું ચાકું થાય પરંતુ વ્હાઈટ વેરી ક્લિયર વન ટુ સેવન અને કેટલા ફાયના લખ્યા એને સિક્સ જે કઈ કેટલા લખ્યા સિક્સ સિક્સ પેજી નાખ્યા અને ફર્સ્ટ એક્સપીરિયન્સ બહુ સારું લાગે અત્યાર સુધી લઈને ફસ્ટ એક્સપીરિયન્સ એટલે હવે લાગ્યું કે આ રાત્રિ એ રાત્રિ છે જ નહીં ફક્ત ફાઈવ સારી आपने समय की मुक्त छे आ रिलेटिव समय कोई रीते अंतराय ना करके जरा अंतराय ना करें आप कई शक्ति की आ समय से आपकी शक्ति की हो तो अपन अत्याय जाए आपकी शक्ति रेज नहीं, नहीं मतलब एक शक्ति छे समय शक्ति ने आधीन आखो बाइंड मरफते जो उकले त्या उकले नहीद आप बाइंड अपना भी थे कि भूतकास्ट एंड फ्यूचर में आप रहे पास तो बढ़ रही जाए तो पास थी जाए तो फ्यूचर आख उत्या करें હિસાબે સમજ્યા ફ્યુચર ઉકલ્યા છે અને એના માટે આવું ઉકેલવા માટે ફ્યુચર ઉકલવા માટે આવું ધબકતું શરીર ના હોય તો આવું ઉકલ્યા આવ In the past, out of ignorance, the time, it cannot be bound, it can never ever be bound, because original time there is a Tattwa. A Tattwa says, it is a Tattwa, it is a Tattwa. When the universe is independent, it is a perpetual, chhe, from the Tattwa, it is a measure of no a Praman. Chhe. એલિમેન્ટલ યુનિટ શું કહ્યું એલિમેન્ટલ બેઝ પર એલિમેન્ટલ યુનિટ એને નિશ્ચય કાળ કહ્યું એટલે આપણે પોતાનું આત્મ સ્વરૂપ શુદ્ધ આત્મ સ્વરૂપ એ નિશ્ચય આત્મ શુદ્ધ આત્મ સ્વરૂપ અને નિશ્ચય કાળ બે એક થઈ જાય છેલ્લે એક થઈ જાય એટલે સંપૂર્ણ મુક્તિ પછી બધા તત્વોથી મુક્તિ એટલે પોતે પોતાના પરમાનંદમાં આનંદ સુખમાં પછી મારી સ્પેસ ઓનલી ઓનલી સ્પેસ એટલે જેક ટુ સ્પેસ ફોંગ્રેસ અને કોંગ્રેસ સ્પેસમાં કોંગ્રેસ આપણે પાછા બે સાથે સાથે હોય સમજાય કે નઈ એ સ્પેસ એની અંદર વાગેલી હોય આપડે જવાય ના જાય અંદર એ અધરવાઈઝ આખા બ્રહ્માંડમાં સ્પેસ અંદર ને બહાર બધે જ હોય વિધિન એન્ડ વિધાઉટ ના સમજે ભાઈ એટલે આપણે કોમરેસ તરીકે વિધિન એન્ડ વિધાઉટથી આપણે મુક્ત ના થઈએ ત્યાં સુધી મજા ના આવે કે આજ્ઞા કરી રહ્યો છે આજ્ઞા ધર્મ ફ્રી કરી રહ્યો છે બિલકુલ એવરી બિઝ ઉજ ને એટલે રિમેટિવ ટાઈમ એટલે રિયલ ટાઈમ રિયલ ટાઈમ પરફેકચ્યુઅલ રિલેટીવ ટાઈમ ફ્લીટિંગ પાસિંગ સેવી આવું દીપક લીઝું તો એમાં રાજેશ આવ્યો છે ને તો અહીંયા જતો તમે નહી રમે કે જઈનાર જઈનાર બંને આવ્યા છે તમારા માટે વાંચીશું કેરફુલી દીધી દાશે પૂછ્યું ઇંગ્લિશમાં આવ્યું પાછું અમારી ઇલેવન્થ નંબર નો છે અમુક આખી ઇંગ્લિશ સત્સંગમાંથી એનું કારણ બધા નીકળેલા એ નીકળેલી તમારા લોકો પાસે જોવા નથી આવી બધા નસે તમે જોજો તમે રાજેશ તમારા છોકરાઓ જવાય તો બધા ઇન્સ સીધ રહે છે નહી સમજી પુનિતા સમજી કે નહીં 89, in book no. 11, how? Oh. Oh. Jai Shafi Dha. Tanakao. Jai Shafi Dha. Jai Shafi Dha. To see the formless within the aspectual forms of a live liberated state, to see the formless within, Bolo. The, the aspectual aspect from aspect, huh? aspectual aspects to form sort of a live liberated state aspectual sort of think remember mumbai jo sab the the aspectual ke bhai samjha chhe ke nahi ha aspect forms the the form se apne joi sakte hai here per sikhte ho biche forms okay live liberated state લાઈવ લિબરેટેડ બોડી એન્ડ ઇન બોડી બોડી ફોગ્રેસ સ્ટેટ કોણ ઉપયોગી ટુ સી દી ફોર્મલેસ વિદ ઇન દી આસ્પેક્ચુઅલ ફોર્મ્સ ઓફ એ લાઈવ લિબરેટેડ સ્ટેટ ઇઝ કોલ્ડ નિધિ mades barobar ha barobar and when you see that that seeing function is again formulae seeing function or not you is again formulae because it is divine division wise did you understand okay parach che rusya ko ane gyani purush ni charyanu anusaran keche shu keche લાહેબોડી હોય નહીં અને જ્ઞાની પુરુષની ચર્યા તમારી જે વિભિન્ન હોય છે તે આ વિભાવતનો ભાગ દેખો દેખાય નહીં અને દેખાય ત્યારે એમનું વિભિન્ન પોબલેસ છે એ તમે જુઓ સિદ્ધાર્થના દસ્તીથી તો તમારું જે નૈત્યસન એનું રહે ને ચરિયા હોવાનું બધું સાથે દાદા પપ્પાને જે મળ્યા છે આપણે જેને અંદર બેસી ગઈ છે એ આજે પણ યુકે એ સમજ ને દે એક દરેક બધા આજે દાદા ઉપરનો સદવ આ ચિત્ર પર છે કે બધાને નિધિ દે ને હું બહુ સરસ બેસી ગયો પણ આજે એના માટે બોડી હાજર હોવું જોઈએ એને રિપ્રેઝેન્ટેશન વાળું રિપ્રેઝેન્ટેટિવ બોડી હોય તો કામ કરે શું કયું રિપ્રેઝેન્ટેટિવ કેવું હોય કે વિદાઉટ કમિશન નો કમિશન નહીં તો રિપ્રેઝેન્ટેશન ઉપર ન કર્બેસેડર આખા કન્ટ્રીને રિપ્રેઝેન્ટ કરે છે પણ એમાં પાવર પણ બધા બધું જ કહી શકે પરંતુ એ એક કેવો ટેક ઇનિઝ હેન્ડ ઓફ ધ પ્રાઇમ મિનિસ્ટરનો રિપ્રેઝેન્ટેશન ફૂલ પાવર્સ હિમાન્યુઝિયમ શું પાવર વર્લ્ડ પાવર સાચું વર્લ્ડ રાઇટ ન વર્લ્ડ પાવર ઓર સો ટુ છે બ્રહ્માંડ પાવર એની પડી કે કોઈ કોઈ પાવર તો બધાને હોઈ શકે છે પરંતુ એ પાવરમાં આપણે કેવી રીતે રહેવું કે આ રિલેટિવલી પાવરલેસ થઈ જાય નહીં સમજાયું રાખો હો જોઈએ સમજ્યું ને પરંતુ એ વાપરવા માટે નથી હોતો બીજું સાચી વાત છે કે નહી અજીતભાઈને આજ દેશનમાં ગયો કેસ ગયો અજીતભાઈને નાની ગાડી મળી એમના પપ્પાજી આપી હતી put pa party dena so hai ke to get ready from huh? finish it in put party mein main ye uth liya hai eh put party apni activity for a weekend bar yani kuch kaasam to aap wo kal like i thought it's a good idea yeah no no no son. you should follow your friends next come on એટલે એમાં સંયમની વાત આવી પણ એનો સંયમ ની વાત આવી સમજ્યું મેન ઇટ કેન બી યુઝ ઇટ ઇઝ યુઝ જ્ઞાની પુરુષ હંમેશા ચાહેસો કરી શકે તે આવી રીતે છે નહી સમયું ધર્મ ને ધર્મના પ્રમાણમાં બધું કરી શકે છે શું કહ્યું આપણી વ્યવસ્થિત શક્તિ પક્ષે બધાને આપણને જેમ જેમ પચતી જશે તેમાં એને સમજ આવશે એ બીજું કહું વ્યવસ્થિત શક્તિ કોન્ટ્રોલિંગ કોસ્મિક પાવર કોસ્મિકિટી ઓકે એટલે આ એનું છે બોલો છે વાતો કરો બહુ સરસ વાત નીકળી આસન કાલે વાત કરે છે નિન તો નીચેથી ડેવલપ થતું એટલે શરૂઆતમાં તો આપણે દાદા નું નિધ્ય કરીએ અગર તો જે જ્ઞાની છે તમને જે લાગે કે આ જ્ઞાની છે બરોબર એવું તમને ખાતરી પડી એમનું ચર્યાચર્યા કહેવાય એટલે બોડી નું નથી કરતો એ આત્મા કોંગ્રેસની દિગાસન થાય છે કારણ કે એ બોડી હોવા છતાં બોડી સાથે હોત છે છતાં બોડીમાં નથી તો બોડીનું બધી એક્ટિવિટી છે આ બહુ સફળ છે વેરી સફળ બહુ સુખ છે તો દાદાજી આપનું સમર્પણ દશા અને મુક્ત હાસ્ય પોઝિટિવિટી વિજ્ઞાનની સમજ ઓહો એ તો આપણા સ્તર પર છે આપણા સર પરથી મોટા બધું ખુબ મોટો સબંધ છે તો ભાઈ જ નહીં અમને કોઈ ગઈકાલ બધા વાત કરતા જાણવું છું અમારું બધાને કે આપનું અખંડ લેવી સાનિધ્ય મને પ્રાપ્ત અને આપનું અખંડ સાનિધ્ય સાનિધ્ય આધ્યાત્મ લેવાનું સાનિધ્ય આત્મ જ લેવાનું સાનિધ્ય એટલે બહુ સૂક્ષ્મ વસ્તુ છે એટલે આપણે આપણી પાસે દ્રષ્ટિ છે ને અધ્યાત્મક દ્રષ્ટિ છે માટે એની રીતે વાત છે સાનિધ્ય એટલે શું કે કોઈ પણ મુનિ યોગી હોય એની બાદ કંઈ વિદ્યા હોય તો આપણે વિદ્યા આપણે તો શીખ્યા હજુ તો અને એને તો બધી પરફેક્શન છે તો એનું આપણે એનું પાકું કરી દેવા માટે એની નિકટતા આપણે જરાક કરીએ સારી આ રીતે છે એટલે દાદા કેટલાક કામ કાઢી લો આ કામ કાઢી લો એટલે અમે આ દેહ છે ત્યાં સુધી તમને આ દાદો અને એનું અદભુત પરમ ઐશ્વર્ય છે તમને પરમ વિભૂત ઈશ્વરનું આ કાળમાં તો જે હોય નહીં એ અદભુત બની ગયું એટલે અમારી પાસે બેસી બેસી અને પૂછી પૂછી તમને જ્યાં જ્યાં જરૂર લાગે તે બધું તમે આ વિજ્ઞાનને પાકું કરી લો તમારી વિજ્ઞાનને ફાગુ કર્યું છે શું કે હું શુદ્ધાત્મા છું અને શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને આ મન વાળી કાયા રૂપી એક નંબરની ફાઇલ સાથે રહીને એ બે નંબરની ફાઇલનો જે વ્યાપ અગસ્તો છે એનો એ હિસ્સા વ્યાપ હોય બધું બધા રહેતો હોય એ પ્રમાણે એ બધા વ્યાપમાં તમે એ મનવાળી કાયાનું અને સમારું એ બંનેના સંદર્ભનું એટલે કે ચેતન શુદ્ધાત્મા સ્વરૂપનું શુદ્ધ ચેતન અને આ ડિસ્ચાર્જ થઈ રહેલું નિર્જરા થઈ રહેલું ખાલી થઈ રહેલું ખુદગર કે જેની વચ્ચેનું આખું વિજ્ઞાન સમજી ગયું તમે એટલે ખાલી થઈ રહ્યું છે અમે વિજ્ઞાન ભાગ સમજી ગયેલું એમાં જ્યાં જ્યાં આગળ મારા પણ ચીપણું થઈ ગયેલું તે આપણને પોતા પણ કરાવ લાવે છે બધું હજુ તો હવે એક આખા શરીરમાં આપણે નિરાંત પડ્યા હોય બધું કરીને કરીને એનું પ્રતિકમણ કરવા પડે એ પ્રતિકમણ મુખ્ય વસ્તુ છે આજ્ઞાધર્મના પ્રતિક્રમણ બે જ વસ્તુ છે બે જ વસ્તુ સમજ આ કામ આપે છે અને આ પ્રતિક્રમણ જેવા કેવા નથી આપણું કેવું જ્ઞાન ખુલ્લું મેળવવા છે રજા જ ના છે થપ કલ્યાણ જ છે બહુ મોટું શું છે થ કલ્યાણ જ હવે તમે રજા આપો તો આજે આ એક પછી આપણે ગુજરાતી લઈએ થોડી ઇંગ્લિશ તો તમે લોકો જોઈ લેજો તમને કઈ મને મૂંગાવી દેજો અગિયારમી છે જયંતભાઈ ડિફિનેશન છે આ બધી ચોપડીઓ માંથી એકસો આઠ કિંક સિલેક્ટ કર્યા હતા આ બાજુ ગુજરાતી ના ઇંગ્લિશ કર્યું છે એમને એ ડિવીનેશન કરી છે અને કોપીઓ નહીં હોય ને તારે સવાલ છે છેલ્લે ઉપર લાંબા છે ને દાદા પાયા પાયા મજબૂત કરવાનો જે છે પ્રશ્ન પ્રશ્ન કરે છે કે દાદાજી શુદ્ધાત્માનો પક્ષ હોય મત હોય દાદાજી એ જ મોક્ષ ને ક્વેશ્ચન છે સમજાય નહીં બધા એટલે દાદાશ્રી બીજું કયું દાદાનો પક્ષ ને મત એ જ પક્ષ અને મત અને એ જ માહિર ભગવાનનો પક્ષ અને મત અને એ જ વિતરાગોનો પક્ષ અને મત જે સિદ્ધ ભગવંતોનો મત એ આપણો પોતાનો સિદ્ધ પદ પામ્યા છીએ એનો પક્ષનો મત સિદ્ધ પદ પામ્યા છીએ અને એ જ આપણું બેંચમાર્ક કારણ આખું હન્ડ્રેડ થઈ ગયેલું તે કારણ આખું હન્ડ્રેડ થઈ ગયેલું એમાં કાચું કચું હોય તે બધું જચું પચું હોય પાકું કરાવે એ બધું આપણું કામ સાચું પછી હોય તો એ બધા કામ તેમ થાય પાછું થઈ ગયું કે આપણું તાણું પછી હું એ પાયા બધા મજબૂત કરું એને પ્રેશર ગ્રાઉડિંગ કરવું હોય તો કરો એટલે એન્જિનિયર છે બધા ઓરું પૂરું હોય ને પોર્સથી પ્રેશરથી એરના કોમ્પ્રેટ એરના એટલે બધું અંદર ગ્રાઉન્ડમાં નાખીને બધું મજબૂત થઈ સિમેન્ટ ગ્રાઉડિંગ કરવું જેમ કરવું એમ કરવું કઈ પ્રશ્ન કરે છે એ બધું બહુ સહેલું છે તમે શબ્દોમાં મૂક્યું છે દીપક આનંદજી પાયાનો મતલબ શું થાય પાયા મજબૂત એટલે કયો પાયા મજબૂત દાદાશ્રી પરમ વિનય અને અભેદ દ્રષ્ટિ એ બે પાયા મજબૂત ના થાય એ જોવાનું શું કહ્યું પ્રશ્ન કરે છે પરમ વિનય અને અભેદ દ્રષ્ટિ હા આદ્યામાં હજી હથમતા હમરતા ન આવે એ જોયા કરવાની જેટલી હત્મજતા આવે તે પ્લે હલન ચલન આખું આપણે કરી નાખવાનું હકંપ દશા છે નિષ્ક દશા એ જોવાની જરૂર છે પ્લે રીમૂવ કરવો એ બધો અપ્રમત્ત કહેવાય એ જાગૃતિ પ્લે રિમૂવ કરો બધો અને થઈ જવું અપ્રમંત સમજે અને આપણને એ વાત આવી જ જાય છે બધા અંદર પણ નવરાશ મળે અને નવરાશનો પાકો ઉપયોગ કરી દેવો જોઈએ ફ્રી ટાઈમ ફ્રી ટાઈમ કોઈ જગાએ ક્યાં પણ આપણો બિલો ના જાય ઉપયોગમાં ના ઉપયોગ એટલું જો ઉપયોગમાં આપણે નો લડીએ રાખવી એ બધી રીતે રાખવી પડે કે ફ્રી ટાઈમ બને એ ચાપનો ઉપયોગ ઓછું જોવાનું સમજે આપણને ઘણી વખતે લાગે કે આ બહુ તમને આગળ પછી રાખીએ છીએ દર કહે છે તમે રંગવું જઈને દોરી બાંધી રાખો એટલે ઉપયોગ ગુજરી રાખો હું બહુ સારું કરો તંત્ર તલા ચડવાની સુખેલ છે तो अ तो पतंग में सौ क्या भारत में शो पुत्र बचा तो पतंग का शू के आचमो आरोप कलियुग कहवाये कलियुगम आजू मन वजनकारा पुत्र भाग है एट प्रकार से શુદ્ધિને નથી પામતો સમજાય છે હું ધ્યાનથી સાંભળ્યું શુદ્ધિ એટલે કે વ્યવહાર શુદ્ધિ કહેવાય શું કર્યું કે જે શુદ્ધિની વાત નથી વ્યવહાર શુદ્ધ આવી શકાય વ્યવહાર શુદ્ધિ એટલે શું કે એમાં શુદ્ધાત્મા દ્રષ્ટિએ કેટલે આપણે કેવી રીતે રહ્યા છીએ તે સમજાયું શુદ્ધાત્મા દ્રષ્ટિએ રહે તેની સાથે એ ચારિત્રના ભાગમાં જાય છે આપનું અને અંતરના ભાગમાં જાય છે અંતરમાં આ ખોખું અને અંતર બે જૂની જ છે નોતું છે આપણું કેટલું નોકું છે સમજે પરંતુ ખોખું નોખું છે કે એવું એવું ખોખું પણ એટલું બધું પહોળતું થઈ પડે છે કે આ ઋષિ દુનિયો એ ભાર ઇન્ડન્સ જીતવા માટે અસર પડ્યા છે કેટલાક કઠોર તપસ્યા થાય છે એમાં એનો હેતુ કે પાંચ ઇન્દ્રિયો પાંચે પાંચ જીતી શકે પછી લોકો પાંચમાંથી એક તો એવી જ કઈ ક્યાંક જીત પાંચ જાય એવી થઈ જાય બોલવા સાધો સંજ્ઞ જ્યોતિની વાત કરું છું જયારે આપણે જીતેન્દ્રિય પહેલા જ દિવસથી જીતેન્દ્રિય ટીમ ભણવું એટલે જીતેન્દ્રીય પદ બને છે જયારે થયા પછી જ્ઞાન પ્રયોગમાં વેદ વિજ્ઞાનના छूटापड़ बढ़ी जाए कि हूं आने हूं नहीं आ बने क्वॉलिटीज मॉडिफिकेशन फास्टैक्स बेज रीते बहुत सारी ने छूटा पड़े समझ कलाक कलाको प्रयोग से तेरे राजचंद्रजीए कहुना दादा भगवान ने तो बहुत भूली सौ टका खातरी आपी के एक समय જે અસંગપદને પાન છે એ સર્વ સમય માટે અસંગપદ પાસે પ્રાપ્ત કરી લે છે પ્રાપ્ત કરી લે છે એટલે પાણી ગળ પ્રાપ્ત કરવામાં બહુ છે પ્રાપ્ત કરવો એ શરૂઆત છે અને પામી જવું એની પૂર્ણ થતી જાય છે આની એટલે આજ્ઞાધામ જે આપણને જે જીવન જાય છે એમાં એ આખું પ્રાપ્ત થતું આપણને પૂર્ણ થવામાં એ પૂર્ણ સ્વરૂપે દે આપણા અનુભવમાં સ્વાર્ગમાં બધી રીતે આવે એવી રીતે આપવા માટે અંદર તૈયાર થઈ રહ્યું છે એ બધો કારણ નો વાત બેન્સ પાછું છે સુધારવાનો ચોપડો છે એ અને એ જ ચોપડો તમને આગળ લઈ જાય છે એટલે તમારે કોઈ વિચારવાની જરૂર હોય કે આ ભાવ તો આવ્યોગે આપણે શું થશે ના થાય કેવું કહ્યું છે આ બધું જ અહીંયા કહ્યું છે એટલે આ ભાવ ને છે એટલે આજ્ઞા ધર્મથી વિતરાગોનો એની વિતરાગોની છાયા એ સેલો રેશ મનુષ્યના પારખી શકે એ સિવાય આજ્ઞા ધર્મ મહાભાવમાં કાઢવા માટે બીજી કોઈ પણ પૌદારિક છાયા પડે એ ઠીક નથી કોઈ પણ પ્રકારનું પગરદાતા વિશ્વમાં ગમે જો બોલે ને એ બહુ કાળજી રાખવાની પણ વ્યવહારથી બધા બહુ છે શું કહ્યું કે દરેકની વ્યવહાર સત્તા છે દરેકનો રાઈટ છે શું કહ્યું એટલે જંતુનો રાઈટ છે માત્ર બધાનો હોય એટલે વ્યવહારથી બધાની સત્તાને માન્ય કરીને શું બોલો બધામાં રહેલા સર્વ સત્તાધીશને સર્વ સત્તાધીશ આપણે આપણી શુદ્ધાત્મ દ્રષ્ટિથી શોધી લેવાનો છે આપણે વ્યવહારને ક્યાં અપમાન કરી વ્યવહારને ક્યાં અંડર એસ્ટિમેટ કર્યું તેમ છે તેમ રાખી શકાય આપણે હવે આમાંથી લઈશું થોડું આવશે નંબર પચીસ મુ છે આ પચીસ મુ છે અને આ બદલાય રહીએ છો અમે ક્યાં પણ અહીંયા અગર બધા એ કહે છે કે અહીંયા જે છપતોથી પૂરું થઈ જાય પરણે એ રીતે નવું ફ્રેસ જોવું પડે એમ નથી અમારા છે એમાં છપાઈ ગયો બધાને ઈચ્છા છે કારણ આવી બધી આપણી થઈ જોઈએ કે રિલેટીવમાંથી રિયલનું પ્રોડક્શન એ પ્રોડક્શન કહેવાય છે બોલો રિલેટીવમાં નફો પ્રોડકશન નથી કહેવાતું બરોબર છે ત્યાં સમજી જ છે તમારે ત્યાં થઈ ગયું થાય ને આપણે બરોબર છે અરૂ Rajesh nadi bolta abhi ye akon to kaud din aankon pe mere samjhe ko science samjhane padega so right 30200 cents 200 cents <laughs> i want to be the liar more right there staring at you and talking बाबाRenderTarget है। बकाश। बीचोड़ बच्चे। बराबर सावर से ध्यान थी। जब थी बोलो क्या थी? इंडिविजुअल इज अ कंप्यूटर आफ्टर ऑल। ये कंप्यूटर आफ्टर ऑल। हमें 보자 जब थी कंप्यूटर ગેધર એનું નામ સમટોટલ અને એમાંથી ઇલેટન સ્વરૂપ જે આખું ફંક્શનલ હોય તે સમી સ્વરૂપ કોમ્પ્યુટર જે સાયન્ટિફિક સરકમસ્ટન્શિયલ એવિડન્સ જી વ્યવસ્થિત શક્તિ િઅલ કોમ્પ્યુટર અને સમસ્ટિક કોમ્પ્યુટર ઇન્ડિવિજ કોમ્પ્યુટર સમસ્ટિક કોમ્પ્યુટર આપણા નોન ડિજિટલ કેબલથી આપણે એન્ડિઝ્યુલ જોડી રહ્યા છીએ કેબલ આપણે ચાલે છે અને આપણા બધી પાંચ ચેનલો ત્યાં આગળ છે એક આપણી એક ચેનલ અમુક બીજી ચેનલ ના આવી શકે ના સમજે તો જે ચેનલ આવે અને એમાં તમારે ચેનલ બદલવાનો સવાલ જ નથી તો ઓટોમેટિક બધું ઓટોમેટિક છે બધું ચેનલો બદલાતી જાય માઇન્ડ લાઈફ હવે મેઇન કેબલ હોય અને ત્યાં સેન્સો સ્ટેશન આપ્યું અને અહિયાં મળી ગયો અત્યારે બધું હાર્ડવેર છે અને આપણું ત્યાં હાર્ડવેર છે બી આખા લાઈવ હાર્ડ રહે આ લાઈવ હાર્ડ રહે આટલા વ્યક્તિ આઈટી ના જવાનામ શું કરે તો ઇન્ટરનેટના જવાબ પણ લેડીઝ જેમાં ઇન્ટરનેટનો ઉપયોગ પોતા કરી લેટર લાઈવ ઓલ ઇનિટ materials also, as women, live <laughs> for sukha-shina. So, that is the science, deep science. Very soul is the science. Sukhalu, very soul is the science. And therefore, all others, all others, really the science, eventually, naturally, can emerge from the basic soul and the science. That is the real science. The original science. દાદા ત્રીજું દાદા ભગવાને કહ્યું કે તમે હવે વ્યવસ્થિત રમાડો એટલે શું તો કે વ્યવસ્થિત કેવું છે કેમનું છે એ જોયા કરો એટલે રમાડ્યા કરે એવું થયું ને ના ભાવ ની તો બહુ અનવી શક્તિ છે કરી શકતી હોય છે એના પછી નેક્સ્ટ સંજોગો પ્રમાણે તમે રહો તો અનગો સંજોગોને રમડ્યા કહેવાય ને શું કરજો એટલા પરંતુ આજે રાઈટ ને સંજોગોને રમડીએ પણ સંજોગો આપણને ન રમાડી કહે છે આપેધ દ્રષ્ટિ ક્યારે કહેવાય તો કે રિલેટિવ માં લઘુ કોણ હોય ક્યારે અભૈધ દ્રષ્ટિ કહેવાય પેલિયાદ્રા પેલિયાત્રાનો મતલબ એ સારા છે કે ભાઈ રિલેટી હું નામકારી છું અને એ લઘુ દ્રષ્ટિ સાથે હોય એટલે આપણી આ વ્યવહારની દ્રષ્ટિ જે છે તેમાં જે ગુરુભાઈ ગુરુભાવ છે ગુરુતા છે એ જતી જાય અને આપણે શુદ્ધાત્મા ગુરુભાવ છે એટલો પ્રકું સમજ છે સમજાય અને મારા પર આનો ભાગ જેટલો હલકો થઈ જાય એટલું દાદા જોડે એક ફરક થાય છે ખબર હશે અન ઇન્કલુઝિવ સ્ટેટ કીધાથી પણ ઇન્કલુઝિવસ ના આપી શકે આખા એને શ્યાજવાદ ખબર કોઈ એક્સપ્રેસિવ છે એટલે શાર્દબ્રેશન એક્સપ્રેસન એવું હોય કે કોઈને પણ એમ ના લાગે કે અનુભવ છીએ તો આજે સમજાય છે ને શ્યાલવાદ એટલે શું તો કહે કે કોઈ પણ મોડિફિકેશનમાં પરિમાણ વ્યવહારનું એને નકારતું નથી એટલે વ્યવહારનું કહ્યું હતું પણ એને કઈ સરકારતું નથી ઇરિગેશન કરતું નથી એનું પરિમાણ કોઈ પણ પ્રકારે હોઈ શકે છે પરિમાણ એટલે એની વ્યાપક અવસ્થાથી જે પરિણામ પરિમાણ પરિમાણ કોઈપણ પ્રકારે હોઈ શકે છે અને સ્યાદવાદ વાણીથી એ થાય છે સમજેવાદ વાણી વાણીની લાગેવાદ જેમ જેમ આપણને પસ્તુ જ્યાં બેટા જયારે જિલ્લા બાદમાં સરકાર એડ કરતા હોય તો હું કઉ છું ને તમે કે અનુભવ તમે ખાલી જર્ટ ડાઉન કરવસ્થાઓમાં હોઈ શકે જ નહી પાકા થઈને અને શુદ્ધાત્મા સ્વરૂપે જાણનારા પાકા થયા એટલે દાદા ભગવાનને જાણે કહેવાય એટલે જોયા સ્વરૂપ થયેલા દાદા ભગમાં સ્વરૂપ થયા જોયા સ્વરૂપ આપણે કેતા બધા જોયેલા જ છે પછી એનું જાણવું આપણે શું કરશું એટલે કેટલા મેચો જાણી લો આ માફ કરવું ક્ષમા કરવું એ માફ કરવાથી ક્ષમા કરવાથી નથી થતું એ સ્વભાવથી થાય છે એટલે કે કરવાથી થતું નથી પણ ઓટોમેટિક થાય છે સ્વાભાવિક રીતે એ ધર્મ આપણો શરીર છે ત્યાં સુધી આ આપણો ધર્મ બની રહેવો જોઈએ અને એને ઉત્તમ ક્ષમા કહી એને ઉત્તમ ક્ષમા કહી દસ દસ ધર્મ સ્વરૂપથી વ્યવહારથી એ મિત્રકોનો છે વિતરાકોનો ધર્મ છે જવાથી એ નિશ્ચય પ્રાપ્ત કરવા માટે એમાં આ ઉત્તમ ક્ષમા એક છે અને એ પેન્દ્રિક છે ઉત્તમ ક્ષમાથી ચાલુ એ દિગમ્બર સંપ્રદાયમાં બિલકુલ પહેલું તો ફાઇલ નંબર એક સાથે પડોશી ધર્મે કરીને રહેતા આવવું જોઈએ ખરું કે નહીં જો એની સાથે રહેતા ના આવડ્યું તો લાખ કોશિશ કરો તોય બહાર બીજા બીજા સાથે ના રહી શકો પણ એક એની જોડે જો આ આવડ્યું તો બાર બધા જોડે લેતા આવડી જશે સાચી છે રાઈટ સર રાઇટ આ બધાનો અનુભવ થાય છે સબ અશુદ્ધિ નિકાલને કે બાદ હિ શુદ્ધાર્થ પદ પ્રાપ્ત હોતા હૈ સદ પુસ્તો અશુદ્ધિ કઈ તો કે દર્શન મોહની અશુદ્ધિ કઈ અશુદ્ધિ દર્શન મોહ એવો મોહનો પડદો કે આપણને જે તેમ છે તેમ દેખાવવું જોઈએ તેમ ના દેખાવા દેતા એમ નથી તેમ દેખાડે મોહનો પડદો દર્શન મોહ કર્યો એટલે મોહ બે દર્શનના મો દર્શન મોહ પડદા સ્વરૂપે મેખ્ય અને પછી ચારક્રમો દર્શનનો પડતો ગયો અને બાકીનો ગયો વ્યવહાર એના ચારિત્રમો કર્યો એટલે આગળ આપણે જેમાં મારા પણ મહાદેવ એવું છે આવી શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને નિકાલ સ્વરૂપે હોય એટલે પછી એમાં એનો ચારિત્ર પ્રગટ થતો જતો જાય નિકાલ સ્વભાગ નિકાલ સ્વરૂપ ખ્યાલ બહુ જ ગંભીર છે સમજી વાતનો ફાઇલ નિકાલ સંભાવ એક એક શબ્દ પણ વ્યવસ્થિત રિલેટિવનો અર્થ જ રિલેટિવ પોઈન્ટનું રિલેશન એ ટેમ્પરરી જ હોય નો અર્થ કેટલો આખો વડે એમને ઉજવી નાખે નો રિલેટિવનો અર્થ જ રિલેટિવ પોઈન્ટનું રિલેશન અને ટેમ્પરરી જ હોય નેચરલી આંખો ને આંખોની બારી બહુ સુરક્ષની છે સમુદ નાની વેરી સ્મોલ એનાથી જ ભ્રાંતિ અને એના ફેરાને ભટકામાં રાખી શકી રહી રહી છે તેઓને તેનો સ્વભાવ એટલે ચિકાસનો ભાગ આખો નોઈંગ સીંગ પાવર સી માઇન્ડ થઈ નોર્મલ થતો જાય પ્યોર થતો જાય એટલે માઇન્ડ સ્પીચ બોડી નોર્મલ થતા જાય ફરતી વાત શું કેવો ને તેનો સ્વભાવ બોલો એટલે વિકાસનો ભાગ આખો ગોઈંગ ને પાવરથી માઇડ થઈને નોર્મલ થતો જતો જાય જાય સરસ થતો જાય પ્યોર થતો જાય એટલે માઇન્ડ સ્પીસ બોડી નોર્મલ થતી જાય સરસ જાય અને પછી ડિવાઈન બોડી કહેવાય એને ફરિસ્તો કહેવાય એટલા માટે અત્યારે ફરીમાં બહુ હવે પાસે જોવા માટે કારણ આવડી ચાલી રહ્યો છે બહુ આ તો વર્ગમાં ચાલે છે સ્વભાવ સ્વભાવ સ્વભાવ રમનેટી હૈ સ્વભાવ સ્વભાવ મેં રહે ઉપયોગ બોલતે આખા વર્લ્ડમાંથી એવી જ તત્વ આખું નીકળી ગયું એવું કોઈ નથી લોકો બધા બહુ એમ છે ને ના હોય તો પછી આપણે બુકનું વેચ્યું પછી <laughs> शरीर है इसीलिए हमें भाव होता है खाली शुद्धात्मा है तो भाव है इतना नहीं जिंदा शरीर है इसीलिए भाव होता है तो भाव भी कैसी परंतु अलेजों के भाव क्या थी लिखते आखिरी भाव सत्ता से आत्मा अनंत शक्ति हो वाली है પ્રત્યક્ષ જબરદસ્તી મેં નામધારી હું એ સો પ્રતિશત હન્ડ્રેડ પરસેન્ટ નિશંક રૂપ થી દાઉટલેસ્ટી હો દુનિયા મેં સબસે છોટા હો ગયા ઉગ ગરીબ હો ગઈ સમજો તો છે જ આપણે બીજા ભરા કરવા નથી પડતા આપણે છોટાઇઝ ઓટોમેટિક બીજા ભરા થઈ જાય છે તો આયુષ નો નિયમ છે મોર લાઈન અને વીજ લાઈનિટી છે માઇન્ડ ફિશ બોડીની ઓનરશીપ ના હોય તો ચાર્જ નહીં થાય અને ચાર્જ નહીં થાય એટલે આપણે ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા ને સ્વતંત્ર થઈ ગયા ને પછી ડિસ્ચાર્જ ના આવે ચાર્જ કરશે બાકી રહેલો ડિસ્ચાર્જ ની પ્રશ્નિકાન્સર પછી ફાઇલ સ્વરૂપ છે નેચર ડઝ ડુ એનીથીંગ આઉટ ઓફ વેલ નેચર આઉટ ઓફ ડિસ સેલ્ફ નેચર ડોઝ હેવ ઇઝ ઓન બિલ એટ ઓલ એવું બરોબર છે નેચર ને બિલ હોય પણ આપણે તમારે વસ્તુ સમજીએ રાજસ્થાન બિલ બચારો મહિલા બિલ શબ્દ બહુ બહાર કામ કર કેવળ દર્શનીય પુરુષ હોય નહીં અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય નહીં મોટા મોટા સિદ્ધાર્મ કરો શાસ્ત્રોભય નથી આવો તમારું કેવળ જ્ઞાનનું બીજ ક્યારે પડે છે એ કેવળ દર્શનીય પુરુષથી જ પ્રાપ્ત કેવળ જ્ઞાનના બીજ વગર કેવળ દર્શન કરવું તમારું દર્શન ખુલ્લું થાય નહીં અને એને ક્ષાયક સંકેત કર્યું ક્ષાયક એટલે હન્ડ્રેડ પર્સેન્ટ જેક્ટની સંકીત મીન્સ બેલેન્સ ટુ ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ જો આજ્ઞા દરમિયાન સો ટકાની સિન્સીયરિટી હોય તો નોર્માલિટી પણ બની શકે છે એટલે સહજતા બની શકે છે આપણે એમ નથી કેવાનું કે આપણી નથી કોઈ નિનું પ્રમાણ છે આ કારણ કે આજ્ઞા માટે પુરસ્ત હોય છે ફ્રીમરજી દાદાઓ માટે ખૂબ ખૂબ કહ્યું છે ક્યાં અહીંયા અમે આપી છે આજ્ઞા જેમ આપી છે તેમ એ પ્રમાણે એક કલાક જ રહે અનઇન્સરન્સ કરી દઈ કેવું અનુસાર ખંડ રાખ મોટકો છે કારણે કોઈ ઇજ્ઞાન હોવાનું શકો પ્રગતિ પ્રમાણ છે અને શ્રીમતીએ તો થયું છે જ્ઞાની આજ્ઞાનો અવધાર એક અંત મુખમાં એટલે કે ફોર્ટી મિનિટ જેટલું લેન્સ કેવું જ્ઞાન પ્રાપ્ત છે કેવું જ્ઞાન જ્ઞાની પુરુષની આજ્ઞા હોવાની આજ્ઞા કે સર હમ તો બીએટ ધ એન્ડ ઓફ ધ લાઈટ ઈટ કેન હેપન ડ્યુરિંગ યસ ફનીર વન ઇન ઈમ વન ઈફ સર કા સો ઓહ ધેટ્સ ઓકે ઓન ધ જરી ઇટલ મોર ડે ઇન ધ વારાંસ એસલ તો ઓમે કોણ ભરુ ભરુ બુક કરા લે તો કભી આખર તો રેલ રન જો થા સો બટ ઈટ ડુ ઓન મલે અને ફ્રી ટાઈમ અને ઓપ ટક કરાય ફ્રી ટાઈમ બેદર ઓકે ના બુક સુંદર બરાવ છે એક અવસ્થા થી છૂટ્યા અને બીજી અવસ્થા એ આપણે પકડ્યા હતી અને ફ્રી ટાઈમ કેવા શું એટલે આપણે વ્યવહારમાં તો માતું નવું તો દાખલા દારણ કેટલું બની જાય છે ગાડી જવા નીકળ્યા અહીંથી છૂટ્યા જ નહીં અને નીકળ્યા છો એટલે પેલા જ્યાં જવાનું ત્યાંથી બંધાયા નથી ને તમે તો બચ્ચો નો ટાઈમ કરો છો રાજેશ ફ્રી ટાઈમ મળે દાદા બહુ પાકા હતા એમના વ્યવહારમાં હતા તો પણ આવી કે કોઈ ત્યાં હાલો બાજુ હતા અને હાલો લાવ્યા બસ અને ચલો જ નાસ્તો ને જાન બીલી આપણે એટલા પેલી બસ આવીને પડીને પૂકડી પૂકડી ગઈ આપણે તપાસ કરી બીજી બસ બે કલાક પછી આવશે એમની જોડે હતા બસ પેલા ટ્રાય કરનારા બધા બે કલાકો શું કરીશું કશું નહીં દસ શું દાદા પપ્પાની ફ્રી ટાઈમ નથી ટાઈમ ક્યારે ક્યારે આપણે રાહ જોવાની શરૂ કરી પ્લેટફોર્મ પર શું કહેવાય બનવું હોય તો એ જાણના દેશો છે આ શું કે છે આ પૂતકળનો સ્વભાવ જ છે કે એમાં એક્શનથી કોઈ ફેરફાર આવી શકે નથી સમજવા જરૂરી આ વિધાન છે સ્વભાવ જેવો છે કે એમાં એક્શનથી ક્રિયાથી કોઈ પણ ફેરફાર આવી શકે નથી જગત શું કરે છે અને જગત ખોટું નથી પણ એમાં એને સૌની સમજણ આપવાની જરૂર છે દેટ ઇઝ કોલ સાયન્સ અકસ્માત કામ કરે રિયલી ટુ લાઈફ ના લિવિંગમાં પણ કામ કરી નોટ નેસેસરલી કે એને રિયલાઇઝ હોય ત્યારનું રિયલાઇઝેશન હોય પરંતુ એ વ્યવહારમાં છે તો આત્મા તો આજે છે ને જ એટલે આજે બધું લીવીંગ રિલેટિવ લીવીંગ જે અપ સાઇડ ડાઉન થઈ ગયું છે એમને આ અક્રમ વિજ્ઞાનની સમજતી કરીને રાઈટ સાઇડ અપ સમજ આપી શકે છે જય રાજેશ આપવામાં આવ્યું કામ કરશો ને રજા જણા This is wrong. Work. Do you know how to do it? What are you doing? That. Uh, knowledge can never cure the destructive odor. It is the hedonic internet that is destructive. So That's it. Okay. No let can never be restrictive at all. Not in any never be restrictive at all. It is the hidden knowledge, knowledge. Intellect. Intellect, intellect. Instructive knowledge. That is instructive. It is striking. The plus. Intellect is not a plus. Not a plus. રાઇટ ઇન્ટેલેક્ટર નો જે ડિસ્ટ્રક્શન ના કરે એવી ઇન્ટેલેક્ટર આઈટ ઓટોમેટિક થઈ ગયું છેબલ ફ્રીલી ઇઝ વેરી ના સમજે સમજ ને સમજ No, you also. No. Think about it. How is it done, sir? Can uh, I read a piece? To this piece, yeah. huh? That piece is available freely. Yes. That piece is available yeah. yeah. freely. It is very valuable. It is very valuable. Yes. Yeah. Are you talking about it? Yes. Yeah. Yes. Yes. Yes. Water. But so what are these freebies, what are these freebies? <laughs> actually, yeah. naturally no. yes, it is free. નેચરલ ઇટ ઇઝ ફ્રી તમે જોજો બિકોઝ ઇટ ઇઝ નોટ મેડ ઇટ ઇઝ નોટ મેન્યુફેક્ચર ઇઝ ઇઝ મેન્યુફેક્ચર જે કોલો રિવરનું વોટર મેન્યુફેક્ચર વોટર છે વોટર વોટર છે દેટ ઇઝ છે નેચરલ અને બોડી કેટલું નેચરલ ફ્રી હ્યુમન લાઈફ ઇઝ નથિંગ બોલો you may write like this name but a natural occurrence as yeah. yeah. living and the natural life yeah. That's it. Yeah. No. why it could not be linked up naturally why it could not be in a fractioning same the message appears that unnatural life નેચરલ બિલ્ડિંગ કેવું હોય તમને ઇન્ટેલેક્ચ્યુઅલ નોલેજ ઇઝ એ પેરિશેબલ નોલેજ બેઝડ ઓન એકોલિઝમ અહીંયા પણ ઇન્ટેલેક્ચ્યુઅલને ઇન્ડિકેશન નથી કર્યું એને એક્સપ્લુડ નથી કર્યું પરંતુ પેરિશેબલ નોલેજ છે આખું વર્લ્ડ ઇન્ટરલેક્ચુઅલમાં નોંગ ઇન ઇટ પણ નોલેજ એવું ગેનર કરો કે હ્યુમન ને હ્યુમન લાઈફિંગમાં એ બધા કામ ના લાગે આજે આટલી બધી ઇન્વેન્શન થઈ અને બહેનો મેં કિચન માટે કેટલું સરસ કર્યા જ્યારે મહેનત જ ના પડ્યા આ લોકોને ખબર જ નથી કે કિચનમાં મહેનત કરી લેશે कोकरा वो तो करना नहीं है ये देखो चलो है तो है तू ट्राई कर लो भाई प्रकाश तो है बोले थोड़ी कच्ची नदी है वहां पर कैंपिंग में जा ले Human bula, on, on their own, should never come into play, come into play. As, destructive as destructive instrument out of, out of misinterpretation of natural laws. laws. It's a destructive thing, mm. hmm? guys. Yeah. And first, uttara law mukha, nature na kain hai, so sutak. બંધ કરાય છે ઘણી વાત છે ને સાયન્સ સમજ્યા હતા ફાયન્સ્ટન દી સાયન્ટિસ્ટ ઓફ ઇઝ મિલિન્યુ એ સમજ્યા એટ ધી એન્ડ ત્યારે બોમ્બ બનાવવાનું કહેવામાં આવ્યું અને એને રિટી સુર્યા છે પણ એના ઇમીજિયેટ ક્લોઝ મને શું કરે એટલી કરવું જે રહેતું ફોલિંગ લાઈન અને એની મેરી નોલેજમાં આઈન્સ્ટાઈન નોલેજમાં બન્યો અને જોયું અને એટલું રિપેન્ડ કર્યું છે એને ખુબ રિપેન્ડ કર્યું છે આ આખા નેચર નેચર લોકશનમાં શું કરે સમજ્યું આમ તો આઈન્સ્ટાઈન ગોડ એક્ઝિસ્ટન્સમાં મરદાર નહોતા એવું કહેવાય છે and actually he did believe in God, and in a different way. Yeah, and the fact is that there are forces, natural, which are beyond the reach of human beings. Mm -hmm. And mm -hmm. after reach, you know, there are destruction around mm you. -hmm. Human beings have limitations of reach in the, in the cosmicity and natural, all naturality to go mm -hmm. through, વેરી હેપીનેસ ઓફ હ્યુમન લાઈફ એન્ડ એ જો ગ્રોસ થઈ હું થઈ ગયો આ ગ્રુપ બુક હજુ વધુ ક્રોસ કર્યું છે કે એ જ ઇન્સ્ટ્રુમેન્ટ જે હેપીનેસ માટે કર્યા તે જ ઇન્સ્ટ્રુમેન્ટ એને ડિસ્ટ કરી રહ્યા છે એવરી કોઈ પણ તમેશન જોવા નથી પરંતુ જે પોતાના વિઝનને પામેલા છે પોતાના સેલ્ફને રિયલાઇઝ થયેલા છે એવા માટે આ જ બધું છે એ જ આજનું સાયન્સ એમને પોઝિટિવલી કામમાં લાગે છે કામમાં લે છે ને તો પરંતુ આ છોકરાઓ છે બધા એ જ છે એ ઇન્ટરનેટ છે આ બધું છે તો છોકરાઓને અરે ઘરમાં ઘરમાં રહ્યો શું કરે કરાવન એ તો આ જૂનું રેગ્યુલ નવું નવું નથી આ બધું ગરમ બ્લડ છે બધું યંગ બ્લડ ચડતું હોય છે ઠીક થશે ને પછી એ કોઈ શું કરી શકે કેટલું અંદર આ કાર્યો વધુ લાયક એવી છે કે આપણે જાણે કે છેલ્લો રહી જવાનું હોય એ આ વેપાર જે મને ફરી નું પાડી જાય જ કરી બોડી ન કોંગ્રેસ કરીને ભ્યું છે કે શુદ્ધ બોરા વેરાવશે ને ગોળાવશે ઓછા પડે છે એવા બધા આપણા બધા એવું ના ના એમાંથી થી થી થી પડે ગોળા બધા ખાલી કરવો પડે આ તો કોંગ્રેસ બધા પાછા એને એના તમે ચર્ચા ના હોય એવું મોટું સ્કીશ હાઈ હેવી લોડ શું કહે બોલો હાઈ સ્પીડ આપણે જલ્દી પહોંચવું છે પણ ફતીકાંડ હોય શું કરું મને નીકળવું છે ગાડીઓ ગમે તે ઊંધો મારો ફિટી સીધો પહેલા ધમ ઉધમ ઊંધા તો નીકળી દઉં આમ સુધી પછી સુધા એનું What is the purpose of the key note? Sardar ji, Sardar ji, can I have a quick question from um, you are saying the last the last paragraph you read was a misinterpretation of nature's laws. What is the what are the nature's laws? Can you give me examples of nature's laws? Natural natural laws are laws that do the thing my mind speech body assembly physical medically my mind speech body assembly or tablet body tablet contribute to live by mind by speech and my body happily promise mm -hmm. but everybody experiences that we happily can communicate and we happy voice from What what happiness we in a so happiness like And what is real happiness? we real happiness, yes. sort of yes. yes. yes. to is વોટ happiness. ડી બિલીવડ એવા સરકમસ્ટન્સ એવું બતાવે તો બિલીવડ હેપીનેસ પોલીપી રિયલ A રિયલ હેપીનેસ વર્ષ સોર્ટ ઓફ ડિપેન્ડન્ટ ટાઈપેસર આ બિલિવસે ડિપેન્ડન્ટ છે આપણો એટલે ટુડેઝ માઇન્ડ ડી બોડી અમારા અગેન્સિંગ નેચર અને આઠ અધર એન્ડ ડિપેન્ડન્સી કરવામાં આવે છે ફળ છે પરાધીન છે બી અધર દી અધર ડિપેન્ડન્ટ એન્ડ ડિપેન્ડન્સી કરાવી હોય છે બી અધર છે શું કરું બી આધર એન્ડ ધી અધર ડિપેન્ડન્ટ એટલે પછી એ ગૌરવ કોણ છે કે પોતે સ્વયં નથી આપણને ડિપેન્ડર કરવું પડે છે એમાં સત્તા નથી પણ સત્તા છે શું છે એટલા માટે દી અઝર કરું દી અઝર ડિપેન્ડ કરું પછી બોડી ડિપેન્ડ કરે છે અને એ કેવું છે તો કે ડિપેન્ડન્સી કરાવે હાવ તો કે સાયન્ટિફિકલી વોટ ઓફ સાયન્સ એન્ડ સાયન્ટિફિકલી હાવ સરકન્ફિડેન્શિયલ એવિડેન્શિયલી સાઇડ ફ્રોમ ધી બર્થ બોડી ઇઝ પરફેક્ટ સાહેબ પર આપણે એનું વિજ્ઞાન સમજવું પડશે આપણે કે આપણા બોડીનું એટલે બોડી એટલે બોડીની એકાઉન્ટેબિલિટી બધી છે શું કરું બીકોઝ બોડી એન્ડ બોડી ઇઝ accountability for that one is whole and so responsible for oneself, there are no other external circumstances for any agency or of any power that can make you dependent, no? Yeah, all well, my own independence, so you can do. બોડીનું રિલાયન્સ કેટલી બધી હોત બેઝિક રિલાયન્સ કયું છે ડોલર્સ પણ લાઈફ ડિપેન્ડન્ટ હો પણ વાઇફર ડિપેન્ડન્ટ લોચરલ છે આપણે આ નેચરલ નથી સમજ્યું પણ જાણતા નથી આપણે અને એટલા માટે આપણે આપણા દુઃખો ઉભા કરીએ છીએ જાતે આપણે જાતે જ આપણા દુઃખો ઉભા કરીએ જીવતો નહી હવેઅટ લી હુ લીવું મધ્યુ કરવું પડે હું નિશ્ચય કી શું દાંતમાં છું ને હું શું દાંતમાં છું એમાં હું શુદ્ધાત્મા છું એ ઇમેજીનેટિવ થઈ જશે ઇમેજીનેટિવ સેલ્ફ સેલ્ફ બિલ્ડ અને હું નિશ્ચયથી શુદ્ધાત્મા છું તે તમને એ નિશ્ચયથી શુદ્ધાત્મા છું કરાવવા માટેનો કોઈ બાકી તમારી સામે એવા શુદ્ધાત્મા સ્વરૂપ છે કે તમને એમની ગરીબથી કરાવે છે ત્યારે તમે છો એને ના શકાય એને થવા જાય તો માઇન્ડ મેટલા કેટલા એક્ઝામ્પલ યુ ડિસ્ટ બિકોઝ યુવો છે હરે બધી કોઈ ગાડી કોમ્પિટ ફેક્ટર નહીં પડતી બોલો બહુ સારી કોઈ શું તો નહીં કારણ કે ઇન્ટરનેટનલ ડિસ્ટર્બ થઈ ગયા electric truck. And I got to remember, starting out the car that is the thing. Let's just figure out when. You get it. You get it. Hm. Sorry, I'm getting out. You could tell what you. Huh? Carefully listen up. I don't. So, police upon car. No way, can never be distracting that out. No. It is the head knowledge in dialects, it is the head, head knowledge in dialects, that is destructive. Head knowledge in dialects, that is destructive. Imagine this, self-willed, that is destructive. Parantu, children, not self-willed, but obedience type, moving to the parents, They leave us this subject to destruction. When it's difficult in tourism, no? it might be different. Right? You won't like to depend on anybody, right? You won't get a point. But where is Giddish? Giddish, do you like anybody above you? In the sense that uh, somebody is guiding him, he'll consider that. So, by human being as a human factor, today no, nobody likes anybody to guide, because everybody has skills that you know where to put your own thoughts. I have no confidence in anybody, what can I do? Today when I see all around, where can I look to for this full confidence? Competence has to be such that it must be live and lively. So, tell me, it's a lively and lively human body, full of confidence. ટ્રસ્ટ એવું હંડ્રેડ પર્સન્ટ ટ્રસ્ટ એવું હોય નહીં ને એટલે બધું મૂક્યું છે પણ આજ્ઞા ધર્મે પકડાયેલો નહીં નહીં સમજાયું હું આજ્ઞા ધર્મ એ બાઇડ નથી કરતો જે તમે લિબરેટ થયા છો તો તમને લિબરેટ સ્ટેટમાં તમે કેવી રીતે લીવ ઓઉ કરી શકો એટલું છે આ પાસે પણ એમાંથી તમારી અન્ડરસ્ટેન્ડિંગ અંદર ઓપન કરવી જોઈએ મ્યુચ્યુઅલી કોઈ કોઈને બીજા નહીં ઇ હેવ ટુ નટ બડી મોક્ષ જવા માટે દરેકે પોતે પોતાથી જ જવું જ પડશે મોક્ષમાં કોઈ કોઈને લઈ જઈ શકે નહીં કે કોઈ કોઈ જઈ શકે નહીં મિથુનજ બોલો નહીં ના ભગવાન હતા અને ગૌતમ સ્વામી હતા ઉત્તમ હતા પણ ગૌતમ સ્વામી મહેશ ભગવાન તો એટલો બધો રાગ પ્રશ્ન રાગ ખડો કહેવાય પણ એ રાગ છેવટે પણ એને છૂટવું અને રાગમાં મહેશ ભગવાને જોયું બધાએ અને ઇન્દ્ર મહારાજા કે છે કે પ્રભુ અત્યારે ઇન્દિરા તો આજે આપણા વર્લ્ડના એ કહેવાય ડિવાઈન સમજાય આ આપણી પેરિશેબલ વર્લ્ડમાં પેરિશેબલ લાઈફ વાળી વર્લ્ડમાં એ ઇન્દ્ર બહુ મોટા છે અને બધા સામ્રાજ્ય સાથે અને એ આપણા બધા હેર કહેવાય એટલે આપણા રિલેટેડ લિવિંગ લાઇફ માટે આપણે બધા ઇન્દ્રની પહેલા પૂજા આજે પણ કરીશું બધા બ્રાહ્મણો સમજાય છે એમના હાથે જે બધા દેવો હોય તે બધા વરૂણ દે વગ્નિ દેવ વાળ બધા બધા બધી રીતે હોય સમજાય છે એવા ઇન્દ્ર પણ એ તીર્થંકર ભગવાન તોની હાજરીમાં સતત રહેશે તીર્થંકર ભગવાનને તો કોઈ ઈચ્છા જ નથી એ કે ભગવાન તમને આગળ બહુ વાપરું છે આ બધું ઓબસ્ટ્રેક્ટિવ અને બધા તમને બહુ ડિફિકલ્ટીથી બોડીથી રહી શકાય એવા ઈચ્છા તમને વાપવાના છે કે એમને બધું એવા મટીરિયલ જ્ઞાનમાં દેખાય શું હોય છે પણ તમને આ બધી વાત કેમ ને હું સર એટલો બેસાડું થોડું જોઈએ ક્યાં કરીએ આજ્ઞા સમજવા કોશિશ કરીએ એની એક્ટિવિટી દેર ઇઝ નોટ નેચરલ બોલો યાદ નક્કી કરવાનું છે કે મારે ભોગવવું છે કે ભાવે કરીને કોઈ પણ ચીજ વસ્તુનો ખબ છે જ નહી અને જે કઈ ભોગવટા સ્વરૂપે મારી પાસે આવે છે તેને મારી ભોગવટા સ્વરૂપ જોવાની છે જોઈ પડે છે મારી મજબૂરીથી જોઉં છું મીઠાસ વાળી પણ મજબૂરી છે અને ના મિઠાસ વાળી પણ જ છે પણ મીઠાશ વાળી મજબૂરી ખબર નથી પડતી આખી બધી મજબૂરી છે ભોગવવું પડે જીવવું પડે છે આનું ગમે નહીં સમજાય થોડું હા કે કોઈ પણ પરિસ્થિતિમાં હવે બસ સંભાળ નિકાલ કરતા રહ્યા વગર સંભાળ નિકાલ કરવાનો એ ધંધો શું છે બિઝનેસ કર્યા કરવાનો ખોટ ખાયા કરવાની નફો કર્યા વગર નફો થાય જ નહીં એ કાળજી રાખવાની બસ સ્વપ્નમય ના થાય નિંદ્રામય ના થાય બનતી ભાઈથી કાઢી એ ના થાય મજબૂત થઈ ગયું હતું જીવું કેમનું ચાલશે આ બસ પર હલો દાદા મારા પરમેશ્વરને દા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 તો કોમ્પ્યુટરમાં જે રીતે અંદર સરકાર છે બધું કોમ્પ્યુટરમાં કદ નથી એના જેવું છે એ આખું ખાલી થાય છે અને ફાઇલોનો સદભાવ નિકાલ અને લીધી શક્તિ કરતા છે ફાઇલોનો સદભાવ નિકા એ છે એના નથી આપણે સમ એટલે ઘણી બધા મને લાગે છે હું સંભાળ નિકાલ કરવા જાઉં છું પણ લાગે છે સંભાળિકાલ થતો છતાં અને ક્યાં અમ્યા કરે એ જોવાની તમારી જરૂર નથી તમારી અંદર નિર્ણય નિશ્ચિત માટે કેવળ નિકાલ કરવાનું છે અને તે પણ વૈવિક શક્તિ એના અનુસાર ખા લાઈફ લોન નું સોફ્ટર છે અનુસાર કરવાનું જે છે એ બધામાં આપણું નિશ્ચય કામ કરશે અંદાને વપાર શક્તિ આપજો બસ કોઈ પણ ફાયું કે મારે ફાઇલ સ્વરૂપે સંભાવ નિકાલ થશે આમાં ન શક્તિ કરતા છે એ સંભાવના તમારે આ વિનય જેટલો ખીલ્યો હોય એ ખીલેલા વિનયથી અંતરમાં તમારે પરમ પરમ વિનય કીધી એટલે તમારે એક નંબરની ફાઇલ તેમજ તેના સંબંધોની ફાઇલો સાથે એ ચેરિટી બિલિન્સેટો કોઈ રીતે તેની શરૂ કરીને મારા પરમ વિનયથી લેશો અને પરમ વિનયથી લેશો કારણ કે કોઈનામાં કોઈ દોષ નહીં દેખાય પડે તો સરસ વિનયથી જવું પડી શકે સકી ના બને વિનય થી શરૂઆત થાય છે પણ વિનયમાં હજુ જેટલો વિનય ખીલ્યો નથી એટલામાં આપણે તો આંખો છે આ બધું નોટ બધું પાંચ કામ કરવાનું જ છે એમાં આ બધું બધું જ અંદર અંદર બધા બધું આપણે ક્રિકેટોમાં કઈ કહે પ્રતિક આપણે બતાવતા જેવો મહેસૂસ કરે એટલે આજના એ ધર્મ ધર્મનો મૂળ વિનય કર્યો અને આ રીતે અને પરમ વિનય એટલે પછી બધાએ અલગ કરતો બધા પડે રહેવાનો કેવી રીતે જે છું એ જ બધામાં છું અને તે જ રીતે આપણે જવાબ ભાગ તો દેખાશે બધાનો અને વ્યવહારના દેખાશે હું છે તો છું એટલે જેટલો વિનય પરમ વિનય ખીલો્યો છે ને એટલો તમને એ બહારમાં દોષ નહીં દેખાતા દરેકમાં દોષો તો હોય જ પણ જોડે ગોળ પણ હોય છે કઈ હોય જ પ્રેક્ટમાં પણ શું એટલે પોઝિટિવ એટલે આપણે પોઝિટિવ નહીં તો આપણે અનુભવ પૂછ્યું ઇન્ડિપેન્ડન્ટ ઇન્ટેલેક્ટ સમજવાનું છે દરમિયાન દિલનું છે હૃદયનું છે વહેલા જ્યાં ડેલેક્ટિવ એ લોકો રજા પણ આવી છે એ ખીલતી જાય છે આપણે અને આગળ ધર્મ ખીલતી જાય છે એ પરમ વિનય કર્યો એને જ પરમ વિનય કર્યો જગર દ્રષ્ટિ એ પરમવિનાય બધા શું જગુદાસ આપણી દ્રષ્ટિમાં આપી પરમ વિનય જ આવ્યો આપણે આપણા પર આવી શકીએ પછી અમારે વિકાસ કરવું પડે મારે વિકાસ થતો ગયો જેમ સમજાતું ગયું તેમ આપણે હજુ મોલ બુદ્ધ કામ તો કર્યા જ કરવાનું ને એમાં સમજાતું જાય ત્યારે એમાંથી ધીમે ધીમે પરમ પછી બાદ નવા મળી નહીં પેલી બે આજ્ઞા એની ખુલ્લો કરે છે કે જે ચોથી આજ્ઞા એ તપ પૂ થાય એ થાય એમાંથી પરંતુ આ કારણ બાદમાં બને છે કારણ કે આ કારમો સીધું છે ને એટલે છે ને એવું કારણ સર્જન બહુ જ ઘટા આપી પડે કે જે બાળક થી આપણને લઈ પડી જાય પછી ઇઝિલી એક ઉદગો આપણને એ રીતે આપણે જવાબ નથી લાગ્યું એટલે ખરો પુરુષાર્થ આને નજર આવી જાય આપણે એક કામ કરે છે એટલે પછી ના સાત સુધી આપણે આર્થિક આ શરીરને કોઈ અગત્યમાં છે આ કાળમાં નવા સંજોગોમાં એ સહેલો નથી સંજોગો પાડ રૂપિયા નષ્ટ કરાય હજી કરવા જેવું છે એટલે લેવાતું નથી પછી આ પ્રોસેસ હું છીએ આપણે બધા હિયર ઇન કન્ટિન્યુઅસ પ્રોસેસ એ પ્રોસેસમાં પ્રોગ્રેસિવ આખો પ્રોસેસ રહે એટલે ઉદ્વો એ પ્રકારનો પણ એ જોવાનું આપણે નિર્ણય છે જાગૃતિ રહ્યા કરે ને એ મજે આપણી પ્રાજ્ઞાશક્તિ કેટલા તો ગયે જ છે એ પછી ખેડૂત ના કરતા સુધી આ મને કામ રાખવાનું છે એટલે કોઈનો ભૂલો નહીં દેખવા દે પરંતુ આપણે આપણી અંદરની ગુનો દેખાતી દેતી અને ચેક આવશે કે બીજા આમાં ભૂલ જોવા જશે કેસ હજાર રૂપિયા નહીં મારું બધું કામ થઈ ગયું હોય તો જે છે મા ચોરાષ્ટ્ર અને નવરાશ એ લોકો અને ધીમે ધીમે એમ કરતા ઉદાસીન વૃત્તિ હતી વૃત્તિમાં ઉદાસીનતા હોતી ઉદાસીનતા ઉદાસીનતા તો બહુ મોટી લોકો દ્રષ્ટિ દ્રષ્ટિ અને લઘુ શબ્દ જસ્ટીને લાગુ પડે છે આ મૂળ વચનકાર વ્યવહારને લાગુ નથી પડતો પરંતુ સમાજની ભાષામાં અને વિશ્વની ભાષામાં આપણે એને શરીરના વ્યવહારથી માની છીએ આ પોલાઈક થયો આ બધો એવું બધું બદલી માનીએ છીએ આપણે એ બધું કેવું કે સોશિયલી બધું ઓકે છે પરંતુ આ મુખ્ય માર્ગમાં મુખ્યમંત્રીની છે એ ટ્રસ્ટીએ કરી લોકો છે નવું જીતિત આજ્ઞા આપી છે ને કારણ કે રહી શકાય તમારાથી હું નેહા શું નેહા એટલે નિશ્ચય જર્ચિત શુદ્ધાર્થનું આજ્ઞા કેવી કે કહેવું પડ્યું તો અનુભય પૂછ્યું ને કે હું સિદ્ધાર્થ વચ્ચે ના કહેવાય એટલે થઈ ગયા એટલે આજ્ઞા ચૂકી જાય છે આગળ ભાઈ સમજાય તો ને કે નહીં સમજાય આપી છે સાચી કે તમને બધું છે કે સાચી જાણવા માટે તમને કોઈ બાધા નથી શું કરું સમર્તન મળેલું પ્રાપ્ત થયેલું આઝાદી સાચી જવું આજે ચોથી જુલાઈ છે આપડી તો ચોથી જુલાઈ માં આવી કાયમ નહીં એટલે બધા પ્રવા દિથી હું નેહા છું એ વ્યવહાર દ્રષ્ટિ નેણા શું જેથી વખત રહે એ બધું લઘુ રહેશે અંદર રહેતું છે ને એટલું ને થઈ જશે એટલે એમને એમને આપું હું શુદ્ધાત્મા છું કલ્પાય નિશ્ચિત જતી જ શુદ્ધાર્થમાં છું કારણ કે એમને પ્રાપ્ત થયું છે એમનું સોટાનું નથી એમનું અર્થ સમજવું પ્રાપ્ત થયેલું આપણું આખું કર્યું એવું કામ છે એના માટે આટલા રીત છે અનુભવ આખો રીકૃત્યો છે એમાં કે તમારે આજ્ઞાનું પ્રમાણ અનુભવનું પ્રમાણ છે આજ્ઞા પ્રમાણથી મૂકી દઉં એ આજ્ઞા પ્રમાણમાંથી તમારે તમારો અનુભવ ત્રણ ખુલ્લું થતું જતું જાય છે આઝાદી છે બધી આજ્ઞા ખૂબ કરતા આદેશ બધા જતી જતા હોય કે સાદુ પગલા એમની બધા આદેશો કરે બધા એ તો ગરા વેપારી વર્ષ બંધ કરે તો મોટી આપણને પાછું મેળા બંધ તો ચૂકી જાવ છું સ્થિતિ રાખી છે તમે વ્યવહાર આવે તો શું કરશો એટલે આટલી ચળ નીચે ચળ છે એટલે આટલું વ્યવહાર થશે છે એ જોવાનું બરાબર ઉપયોગ પૂર્વક જોવાનું છે ઉપયોગ પૂર્વક પણ જરૂરી છે હવે આપણે તો મિકેનિકલી બધું વાત છે વાંચી ગયા એવું નથી વાતદાર વાક્ય છે અને બોલેગર વાક્ય છે અને એવું બોલે પોતે સાધન છે અને બોલેલ મૂંડાને સાંભળના અને વાંચના કહ્યું આપણે જોઈએ છીએ એટલે પ્રજાશક્તિને પ્રકાશમાં ઉતાર જેવી રીતે એક સુરક્ષા વ્યવસ્થા જોવા જોઈએ પછી આપણે ઉતાવળ વ્યસ્તું રાખવું નહીં પણ આ ઉતાવળી જમા વસ્તુ કઈ કઈ કઈ વાપરવાની વ્યવસ્થા આપીએ આ તો મુખ્ય માર્ગ છે સચમની પત્નીમાં આવે તું નહીં જવાની કોઈ પણ નઓу ન૓у ન નો આત્માના દ્રષ્ટ એવી રીતે કે આત્માનો જે જોવાનો સ્વભાવ છે એટલે કે પોતાના દ્રષ્ટાસ્ત્રાચારો સ્વભાવ હોય નહીં અને દ્રશ્ય આપણને એ દ્રષ્ટા સ્વભાવમાં દ્રશ્યસ્વરૂપે દેખાય એટલે આ દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ છે પરંતુ એ તો આ સમયે વ્યવહારમાં પણ છે તો ગુદ્ધિ સમજાય એવી વાત સુધી સમજાયેલી વાત છે હવે આ આત્માએ શું છે એને બે રીતે સ્થિરી આપી છે એક તો અરીસા અરીસો જેમ છે એમ એમ ઓબ્જેક્ટ હોય તો સરસદ એની સામે જઈ અરીસર જમે તો જેવો છે તેવું નહીં થઈ શકે અને અરીસોનું બધું જેમ છે તેમાં ખૂબ આકાર બધું વધારે પણ ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ જગાય છે અરીસો અરીસર જગાય છે નથી ઓબ્જેક્ટ અરીસર્સ હતો કે અરીસો નથી ઓબ્જેક્ટ કરી શક્યો છે સમજવું ને એક આ તો સ્થુલ તમને સિમિ આપે છે આ શુદ્ધ આત્માના દર્શન શક્તિ ની સમજાવું સતલ સિમિતિ ઉતી છે એક આત્મા નો પ્રકાશ કયો છે આત્માનો પ્રકાશ કેવો છે એ પ્રકાશમાં શું કશું જગ્યા રેડિયમ એક પેલું રેડિયમ જો આપડે હોય છે ને કે લાઈટ એમાં કેવું લાઈટ આપે છે ને સમજાવું કે લાઇટ આપે છે એનો જ છે આપણું એ થવા તો આત્મા સ્વયંકૃતે પ્રકાશ છે આ પ્રકાશ શબ્દ આપણે આ રિલેટીવ ભાષામાં રિલેટિવ ડે નાઇટ અને એના મિનિંગમાં સમજીએ છીએ અથવા તો નાઇટ ના બલ્બ અને ઇલેક્ટ્રિક અને મોલ્ડ એમાં સમજીએ છીએ સમજે પરંતુ એ પ્રકાશ પરફેકચ્યુઅલ પ્રકાશ નથી તો મેન ડેડ પ્રકાશ છે અને આ નેચરલ સૂર્ય અને પ્રકાશ આવે છે એ બધું નેચરલ છે આખું આ સૂર્ય પ્રકાશ આપતા નથી એ સૂર્યમાં બે દેવી છે કે જે કલ્યાણ ભાવના વાળી દેવદેવી છે આ બધા જગતનું હિત હોવું શું કરું એ દેવ પ્રકાશ છે આત્માનો પ્રકાશ એમનું આખું હોવા છે અને એમની થ્રુ અને આ આપણું એમનું અદયકલ્પ છે આ સમજે છે આપણે જે એસ્ટ્રોનોમી એસ્ટ્રોલોજીને કે એમાં તેવું દેવી છે અને એમાં પ્રકાશ આવે એ પ્રકાશ આવેલો છે ત્યારે આપણે કહીએ છીએ એસ્ટ્રોનોમીકલી એસ્ટ્રોલોજીકલી સાયન્ટિસ્ટ કે સોરી ઇઝ વેરી હોટ ના તો આત્માનો હકાશ છે દાદા કે જો એ ગરમ હોય તો જેમ તમે હાઇટ પર જાઓ છો બધા કોન્ટર લઈએ સેવન લેલા તો ઉપર જાઓ તો બધાને ગરમ થવું તમે જેમ હું બધા બધા ઠંડુ હોય છું ઘણા સમજો અહીંયા આગળ પચીસ લોકો ઋતુ છે આપવીએ તો ગરમી બહુ પડે છે પણ પવનનો આ કેલ ઠંડક લાગે છે લોકોના ડેઝર છે એટલે ડેઝર છે એટલે ચર્ચા તો મળે અને આ બધું દયા નિક સ્કેલમાં ચાપ અને પછી એ ઇન્ક્રીઝ ડિક્રીઝ ઇન્ક્રીઝ ડિક્રીઝ કયા સ્કેલો છે અત્યાર બધું ડિગ્રીઝું પર ચામી છે જાય છે તો દીકરી છે મુશ્કેલમાં ગણી વખત શેરમાં સ્ટોકમાં આમ કામ થાય આમ કામ કરતો જાય અને ઊંચે ઊંચે થતો જાય ને આમ પડતા પણ પૂરતી પછું પડે એવું થાય એટલે ફોનમાં એકદમ એવું નથી તો છે શું કારણ કે કર્યું છે બરાબર પણ આપણા જીવનમાં આટલા ખાલી લાઈફમાં કેટલું રૂપ જાય એના આપણા માપ એના ન્યુચર ને નહીં પહોંચી વળી શકે સમજવું બાકી લાઈફ ઇઝ મોસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે બહુ વેલીઓ વેરી વેરી શક્તિ દર્શન શક્તિ છે ભાઈ આત્માની અન્ય શક્તિઓ ની જે પ્રમુખ શક્તિ જ્ઞાન શક્તિ અને દર્શન શક્તિ બે શક્તિઓ અન્ય શક્તિઓ જુદી જુદી હોઈ શકે જ નહીં એ તો સમગ્ર ભાવે છે બધું પરંતુ વોડી રિલેટિવ છે એના આધારે આ આપણે સમજવા પ્રયત્ન કરીએ છીએ તેમ જ્ઞાન દર્શન ચારિત્ર આપણે જુદી સાથે સમજીએ છીએ કે આ શરીર છે એટલે જોડે બાકી ત્રણ એક જ છે એક જ રત્ન પ્રકાશ એટલે રત્ન ત્રણ કર્યું ત્રણ પ્રકાશ છે જ્ઞાન દર્શન ચારિત્ર પણ આપણે અહીંયા શું છે કે આ માર્ગમાં કર્યું હોય એટલે કે દર્શન પહેલું ખુલ્લું થાય છે અને એ ખુલ્લું થયેલા દર્શનથી એની શુદ્ધિથી વ્યવહાર આપવો શુદ્ધ સફળ જાય થાય છે નોર્મલ અને થતો જતો જેટલો વ્યવહાર નોર્મલ થયો એટલું દર્શનમાં આવરણ સ્વરૂપ હતું એ બધું નોર્મલ કારણે એ આવરણ નીકળતા જ આપણું દેખાડું ચોખ્ખું છે અને જેટલું તોફાનું ચોખ્ખું થયું એટલું જ આપણે જ્ઞાનમાં આપણને જણાતું જાય જેમ જેમ જણાતું જાય તેમ જ્ઞાન પ્રકાશ થતું થાય એટલે એટલે દર્શન જ્ઞાન છે આજે તરફ એટલે જ્ઞાન પછી પ્રકાશ થતું એટલે જતા તેની સ્વરૂપે ક્રમિક માર્ગમાં જ્ઞાન દર્શન ચારિત્ર કહેવાય છે અને અક્રમ માર્ગમાં એટલે આજનામાં આ દ્રપાત છે સક્ષમ છે હમ હોય શકે આ દર્શન જ્ઞાન ચારિત્રમાં ચારિત્રમાં પાછું જ્ઞાન થતું છે જણાતું જ છે આપણે નહીં હું લઈ આ પાછું આપીએ છીએ ભગવાન એ મારી કરા અને દ્રશ્ય સ્વરૂપે પહેલું દેખાય દેખાયા વગર જણાય નહીં કરે અને તેવા નવું એટલે વિઝનની છે કેવળ જ્ઞાનની કિંમત નથી કેવળ આદર્શનની કિંમત છે એમાંથી કેવળ જ્ઞાન પરિણામ પામે છે કેવળ તો પરિણામ છે પરંતુ આ કોઝ છે પ્રાઇટિરિયા પ્રટેક્ચ્યુલિટી ન લિબરેટી છે બરાબર ને ફાયદોનો સફરા વિકાસ મારો મુશ્કેલ ભાવ છે તેમાં આપણે આ પરિગ્રહ થી મુશ્કેલ થવાનો આખો પ્રોસેસ છે આખો પ્રોસેસ છે એટલે પરિગ્રહ થી આપણે પુસ્તક થતા જતા આપણે ક્રિયાથી એ મુક્ત નથી કરતા આજ્ઞા જરૂરથી થઈ જાય ક્રિયા કે આપણે એ કરતા નથી ગ્રહ થી શક્તિ કરતા છે તો આપણે શુદ્ધાત્મા છીએ શુદ્ધાત્માની શક્તિ સાઠી એવી રીતે આપણી કપરિગ્રહિત થતી જાય છે બેલેન્સ થઈ જાય મોટું જે ખરીદ કરતો આજ્ઞામાં આખું અપરીગ્રહ આપીશ એટલે પાછળ હું આરાત એવી રીતે આગળ બની ગયા બહુ સુંદર છે પણ આપણે પ્રમાણ પ્રમાણ આપવું જોઈએ આપી દઈએ તો અતુથી વિભાગ સંબંધિત છે ચૌદ ફોર્ટીંગ ચૌદ જ્ઞાન એટલે આપણું આ લેવલ પણ બે સેન્ટર છે આખા બ્રહ્માંડમાં એટલે યુવનક્ષેપમાં ઊભો હોય એ યુવનક્ષેપમાં એ ફેન્સ લાઈબ્રેલ એ આખું બ્રહ્માંડનું સ્વરૂપ છે એ બ્રહ્માંડના સ્વરૂપમાં સેન્ટ્રલ ટ્રેનમાં આપણા બે પ્રકારના ગતિ છે મનુષ્ય ગતિ અને ત્રી સિઝન છે એટલે પ્રાણી ગતિ પ્રાણી ગતિમાં સિંગલ સિટી મને બધું ચાલી ગયું બ્યુ પણ પછી આ ડેવલપ બને પાંચ પાંચ સિન્ટી ગયા અને એની ઉપરના ભાગમાં છે ને એ બધા ડેટીઝ હોય છે ગોડ એન્ડ એ ઉપરના ભાગમાં હોય છે ટુ ટાઈમ્સ એટલે અહીંયાથી ચા આપણા ચેસ છે ને તો ચેસ્ટથી નીચેનો ભાગ ચમચનો ઉઠાવ એટલા ભાગમાં આખું સેલેસ્ટિયલ બોડીઝ છે બધા એ દેવોનો એક પ્રકાર છે અને જ્યોતિષ કદીઓ કે છે જ્યોતિષ એટલે લાઈટેડ બધા બોડી વાળા બધા અને એમના છે બધા એ લાઈટેડ બોર્ડ છે એટલે તારા ગ્રહ નક્ષત્ર જ્યોતિષ દેવો કહેવાય છે અને ત્યારથી એ પછી બહુ પ્રોપર દિવસમાં જે બધા દેવોની ભૂમિકાઓ છે ત્યાંથી સ્વર્ગો કહેવાય છે એને સાત સ્વરૂપે છે સાત સ્વરૂપ એટલે એ બધા સ્વર પૂરા થાય ત્યાર પછી જેવો એનાથી હાય એમ લીધા ચાર ટકા મેઘ પણ એ બધું હતું મન એનાથી હાય એ વિચારો પછી એ પૂરા થાય કેવા જ વાગ્યા આવે છે આ અને એ પોસ્ટ ટોપ હોય એ છે ને એ ટોપકોસ્ટ દેવો છે બધા ટોપ કોસ્ટ એવરી ઇન્ડિવિજ્યુઅલ દેવ પૂરતા છે ત્યાં અહીંથી ઘણાથી અહીંયા જતા દેવી માહોલ બને કૂંટલે દેવોલ એમના પરમાં બધે દેવી હોય છે ટાઈપ્સ ઓફ ટી રિયર્સ ટુ ટાઈપ્સ અને ટુ ટાઈપ્સ આપણું જે સેન્ટ્રલ કોર્ષણ છે ને એને ફૂટ આપણા દૂરમાં પડશે કે જે બવનવાસી દેવ કે છે અને જંતરિત ભૂત પહેલા વાત કરે છે એ પ્રકારના સ્પેસિડિટી લોઅર ફ્લોરમાં એમાં પણ ટાઈપ આપણા ફેમિલીમાં પણ એવી રીતે એવી રીતે બે એવી રીતે એનું છે પ્રકારના દેવ છે એ બધા ઉજવાના રાખવા ચૌદ લોકોમાં જે સાત કે છે ને એવી રીતે આ રીતે એનું ડિવિઝન કર્યું છે તો સાતમાં ઉપર છ છે આ બધેનો સાત મોક્ષ અને પછી નીચે સાત ભૂમિકાઓ છે એ નેગેટિવ પનિશમેન્ટ સફરિંગ નિર્ભિકાઓને હકાર મુક્ત છે કે એ નર્સ મુક્ત છે ત્યાંથી લાઇટ સફરિંગથી બોટમ વોસ્ટમાં હેવી સફરિંગ હોય એવી સેવન છે એટલે સેવન એ ચૌદ નો કહેવાય છે ફ્રોમ હિયર ટુ હિયર સાયન્સ ચૌદ નોક એ બ્રહ્માંડ કહે છે અને મ ઓફ હ્યુમન બી સ્ટેન્ડિંગ હ્યુમન બીંગ સમજી અને પુરુષ આકાર કે છે બીજા શબ્દોમાં પુરુષ સંસ્થાન કે છે સંસ્થાન સાથે કહ્યું કેટલા પોષણમાં જીવ અને જીવ સ્વરૂપે ભટકવા સ્વરૂપ અનુસ્થાન થતું છે અને દસ એમાં વિન ફાયદાશીલ સ્પેસ છે અને આ કેવી છે Here are the universe-occupied space humans, and a fairly unoccupied space chair, in time of life. And the whole space is one, as I like it. But there is a galaxy, a loch, it's like a Brahman, and a loch, it's like a Brahman. And all the space is there, and just about the Brahman, they are coming. And what I was told, you would like, Brahman, just sit there, you're talking totally to me. ટેડ સોર્સ હોય છે ફોર્મલેસ ફોર્મમાં ફોર્મલેસ ફોર્મ જે લાસ્ટ બોડીમાંથી તે રિલીઝ થઈ ના હોય ટોટલી ત્યાં શરીર નહીં એટલે બોડીનું જેવો આકાર હોય ને એવો એનો ફોર્મલેસ આકાર હોય છે એટલે દ્રવ્ય છે દ્રવ્ય આની વાત છે શુદ્ધાર્થ આત્મ એના પોર્સ કરેલા પોર્સ હોય છે ને એવા અને પ્રદેશો હોય છે એટલે આખા અને ત્યાં બધું આવ્યો આટલું જ બધું મુશ્કેલ છે અને અત્યારે આ ગેલેક્સી છે ને અને કેસ તો મને પ્રશ્ન તો સોલ્વ બંધ થાય પરંતુ શું સારું ના કહેવાય કે મેં કોને કાઉન્ટ કરી દીધા તીઠ ફરક ચાલીસ પણ આપણે ગમી ગયું છે તો આપણે લઈએ મીએ પરંતુ આટલું જ્યાં તેમને આનાથી પડે તો જ પડી શકે આ હોલ આખું બ્રહ્માંડ આટલી આ બોડીમાં છે સો ઇફ યુ અન્ડરસ્ટેન્ડ યુર બોડી ફાયરથી કરીને એનું આખું સમજાયું છે આવી જે દર્શનમાં જોવાનું કાય છે દર્શન શક્તિ વિશાળ છે બ્રહ્માડી છે એમાં પૂછવાળા થાય તો બધું શું છે ભૂતગલ અને આત્મા જે સાથે છે એ બને તરત જ દર્શનથી દેખાતું જાય પછી એમાં સોલ્યુશન હોય હવે વાંચી લે દ્રષ્ટિકો વાંચી લો થોડા અસિમ જે બોલાવીએ આજે અનુભવી અગિયાર આવ્યા છીએ તો હા જાય અનુભવ સ્વરૂપ બોલાવી દઉં બોલાવી આપડે અનુસ્વરૂપ છે for the rules, for the rules that we're hearing. his first night.